કારણ મોક્ષ કહેવાય અરે મોક્ષ મોક્ષ ભોગવો એમનું કાર્ય મોક્ષ ને અત્યારે કોઈ માણસ અહીવસ ગયો અહી ન્યુયોર્ક ગયો પેલા ભેગા થયા એવું છે નહી તો એ પણ શું કે આપડે લોકો ન્યુયોર્ક ગયા એવું ના કે ખાલી નીકળ્યા જ હોય કે પહોંચી ગયા જ કઈ પણ આપડો આપડો વ્યવહારિક ભાષા એવી છે તો એટલે મોક્ષ મોક્ષ ગયા કારણો સેવાનું કાર્ય શું છે એટલે આપડે એને ન્યુયોર્ક ગયા એમ કહીએ છીએ શું કહીએ છીએ એ ગાડી ચલાવવા મળી સાઈડ માં એટલે આપડે એને કહીએ ન્યુયોર્ક ગયા ગયા એ ગયા કેવાય શ્યામ નો છે અને બીજો ચંદ્રિકાબેન નો છે બધું એટલે ભક્તિભાવ ભક્તિભાવ થયો એટલે જ જાય શ્યામ શું થાય થાય ના થાય અનુકરણ કરવાનું તમારો ગુણ ઉત્પન્ન ના થાય પણ ભક્તિભાવ ઉત્પન્ન થાય એટલે એ ગુણ ઉત્પન્ન થાય અને જેને એ દિશામાં જવું ના હોય તેને તિરસ્કાર ભાવ હોવા જોઈએ શું તિરસ્કાર ભાવ હોય તો પેસે નહી એના પરમાણુ અને ભક્તિભાવ થાય કે પરમાણુ પેસી જાય આપણે કબજ કરી એટલે જેને બધે જેની ભક્તિ કરે તેને અસત સવા શરૂઆત થઈ જાય તિરસ્કાર ભાવ ના હોવું જોઈએ દાદા સંસારમાં જ એ ના હોય તો તિરસ્કાર હોય અને ઇગોઝમ છે ત્યાં સુધી જ્યાં સુધી રાગ કોક ની પર હોય તો દ્વેષ દ્વેષ ના હોય અને દ્વેષ હોય તો રાગ ના હોય અને રાગ ના હોય તો દ્વેષ હોય જ એની પર भक्ति स्वभाव एव भक्ति तारू वन थे बीजू ख्या એના તરફથી પરમાણુ આપણા તરફ આવે છે અને એ પરમાણુ થી બોડી બંધ છે એને નિધિ ધ્યાસન કે છે આંખે નીચે દેખાય પ્રાપ્ત થાય આપણને શું જેવી રીતે ભજો તે રીતે થાય પછી માયા શું છે માયા કેમ ફર તને ખબર પડતી નથી રાગે દેશ કે માયા ના છોકરા માયા એટલે સુમ ચંદ્રિકા હું ચંદ્રિકા છું માયા હું સુદાત માં છેલ્લે માયા શું થયું धन मन एम मया तो आधु હું છું ચંદ્રિકા એટલે હું ચંદ્રિકા થઈ એજ માયા માયા રાકો જોડે હોય છોકરા છે કે જેમ છોકરા તો એ લોકો માં તો બેન એવું કે છે દાદા છોકરાઓ છે એમને એમને મોટા કરવા એમના ઉપર પ્રેમ રાખવો એ આપણી ફરજ છે એને માયા કરી ને ધુચકારી એવું તો માણસ દુચકારી કાઢી શકે જ નહીં રાખવાનો નથી પ્રેમ રાખનારો દુષ્કાળ નથી બધું પ્રકૃતિ ચલાવે છે આ બધી પ્રકૃતિ જેવા ગુણ છે ને એ પ્રગટ થાય છે શું થાય છે હા એમાં તારાત્મક સત્તા નથી એ એ મારી પ્રેમ જ છે તે અંદર જેમ લોહડ પ્રેમ હોય છે એવો પ્રેમ છે એ તો એને ત્યારે એવું સમજો ને તું તારી મેં દૂતકાળી કઢાય નઈ કોઈને પ્રેમ છે શબ્દ હોય નઈ કોઈ જગ્યાએ જો આ દૂધકાળતા હોય તો એ પ્રેમ કરો થયું શું આ દેહજ ફાઇલ છે એક ફાઇલ લઈ બીજી કેટલી ફાઇલો કરવી પડી આ ફાઇલ ના હોત તો અનુકરણ પર ના હોત તો આપડે ભૂ ના કરવું બીજું આ તો આ છે એટલે હું નોકરી કરીશ ને તું ખાવાનું એના ફળ બાબા બાબા ઉભા થયા એટલે વેવૈયા વેવાડ કેટલી ઉપાધિ બાબો હોય તો વેવાડ ભાઈ ને બાબો હોય તો આ એક શરીર ને આ બધી ઉપાધિ થતી ન છૂટો થઈ ગયો એ છે તે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા દેહ સારી હોવા છતાં ઇન્ડિપેન્ડન્ટ અને તીર્થંકર એટલે શું ગયા આવતા લોકોનું કેમ કલ્યાણ થાય મારા જેવું હેતુ થી આવે જો જાય તો તીર્થ ભૂમિ થાય જો જાય તો તીર્થ ભૂમિ લાખો માણસ ને જાય પછી બીજો પ્રશ્ન કોનો છે કંચનભાઈ નો સુગંધ અને સુભાસ માં શું છે સુભાષ છે જીવતાર્યું હોય જીવ નહીં હોય અરે સુગંધ નિર્જીવની પણ હોય જાણતા નથી રામચંદ્રો ઓળખતા નથી જાણતા હોય તો અમ જવા ત મમતા સહેજ પણ ના હોય દેહ ની પોતાના દેહ ની મમતા ના હોય કોઈ ચીજ ની મમતા ના હોય તો જેને સંતુલ તો થવું હોય તો મમતા હોય તે કઈ જ નાખો નિરા ભગવાન થવાની છૂટ છે એ કઈ કૃષ્ણ ભગવાન ભગવાન કોને કેવાય શું પછી આપે ભગવાન ભગવાન કોને કેવાય એનો ડિટેલ માં ખુલાસો આપો એવું કે છે આપડે તો એ સવાદ આપે માર મારી આપે કઈ ઈચ્છા ના કરતા હોય કોઈ જાતની એ ના હોય વ્યક્તિઓ ના હોય કશું જ ના હોય ભાવ જ ના હોય દેશધારી હોય તમે એ ભગવાન જ છે રાગેશ ના હોય કોઈ પણ સંસારી ભાવ જ હોય એમાં ફરક કેવી રીતે જાણવાનું શ્યામ પૂછે છે કે આત્મજ્ઞાની પુરુષ અને પુસ્તકો ભણેલો પંડિત એમાં ફરક કેવી રીતે ખબર પડે પંડિત નું તો એટલે આપડે ખબર પડે કે બુદ્ધિ કેમ કૂદવા મળે અને અહી બુદ્ધિ સમી જાય શું કયું અમારી હાજરી બુદ્ધિ સમી જાય હોય તો એ જાય અને પેલા તો બુદ્ધિ ખુદા કુદ કરી ને એટલે બઉ ખબર પડી જાય વિકલ્પો કરતી જાય અને બુદ્ધિ છે તો સંસારમાં ભટકવાનું છે બુદ્ધિ બુદ્ધિ સંસારમાં ભટકાવશે અરે મોક્ષ જવું હોય ત્યારે બુદ્ધિ ધીમે ધીમે ધીમે ઓછી થશે બુદ્ધિ એ બે પ્રકારની પાછી સારી બુદ્ધિ હોય તો સારી નહીં તો સંસાર માં જ દુખ આપે હોય સંસારમાં દુખ આપે આ ગજવા કામના બુદ્ધિ થી કરતા છે કે બુદ્ધિ વગેરે કરતા છે ત્યાં કેટલું દુખા પછી બુદ્ધિ બુદ્ધિ ખેડૂત પોતપોતાની બુદ્ધિ વાપરે એ બધા ભટકવાનો સાધન કરવાનું ફટાક ફટાક ફટાક ફટાકારે સુખ તો જોયું નથી કોઈ જીએ કોઈ એમ કે સુખ જોયું જે દે છે કલ્પિત સુખ દેહ એટલે દુશ્મનો દુશ્મનો કયા દુશ્મનો ક્રોધ માન માયુ રાખતે જે શેરડીપુ કહેવાય શેરડીપુ શું શબ્દ હબળેલો છે કે જેને જીત્યા એ ગમે તે દેશ નો હોય ગમે તેના ગામ નો હોય ગમે તેના હોય તેમસ્કાર કરીત્યા પછી એના દેહ પણ ખરાબ થઈને મુક્ત મુક્ત સિદ્ધ ગતિ બિરાજ છે એમને નમસ્કાર કરું છું નમસ્કાર તો એ હું છો પણ પેલો પેલો પેરાણ કેમ કરો ઉપર રાગદેશ ગયા હોય એવા માણસ જાતે હાજરા હોય તો ઉપકારી બઉ કેવાય કે આપણને હેલ્પ કરે સિદ્ધ ગતિ હેલ્પ ના કરે માટે એને પેલો નંબર પેરા મૂક્યો અને નંબર અમને મૂક્યો સીધો નમો આયાર્ય આચાર્ય ભગવાન નમસ્કાર એટલે આત્મદ્રષ્ટિ સાથે ના આચાર્ય એટલે પોતે આચાર પાળે બીજા ને પહાવડાવે એમને નમસ્કાર કરું છું પછી આધ્યાત્મિક દ્રષ્ટિ સાથે પોતે ભણે અને શાસ્ત્રો ભણે ભરાવડાવે તેમને નમસ્કાર ઉપાધ્યા ભગવાન અધ્યાત્મિક દ્રષ્ટિથી આત્મદશા સાધે છે સાધુ કહેવાય સાધુ કોને કહેવાય આત્મદશા સાધે એ સાધુ કહેવાય સમજ નહી આ દેશ દશા સાધતો હોય એને સાધુ કેવાય નઈ આપડા લોકોને સમજે ને લોકો આવું બોલાય કર્યા કરે ખરી રીતે આત્મા દશા સાધેધુ કેવાય નમસ્કાર સાધુકાપ ને નાશ કરનાર છે માટે એનો પ્રથમ મંગલ છે કે છે નમસ્કાર નમો ભગવાતે વાસુદેવાસુદેવ વાસુદેવ ભગવાન ના દીકરા વાસુદેવ ભગવાન વાસુદેવ ભગવાન નો હું નમસ્કાર કરું છું એ ત્રણ ખંડ ના અધિપતિ હોય કેવા હોય ત્રણ ખંડ ના અધિપતિ હોય અને વાસુદેવ જન્મે ત્યારે પ્રતિ વાસુદેવ વાસુદેવ એટલે નારાયણ કેવાય નારાયણ અને પ્રતિવાસુદેવ એટલે પ્રતિ કેવાય એ બે આખી જિંદગી લડમ લડા કરે એવો નિયમ જ બે લડમ લુડા ને લોકો ઇતિહાસ એમાં લોકો ઇતિહાસ માટે આ જન્મે લોકો પછી ખાઈ છુ એમના ગયા પછી ખોરાક જોઈને કઈશું એટલે રામાયણ બાબા બધા ઈતિહાસ વગાડ્યા કરે ને ચાલ્યા કરેલું મોટું રોમાય થયું ચાલ્યા કરે છે રમાયણ તે પણ હાથી વાત લેખેરી નથી એમાં ઝોપડીમાં રાવણ ની છોકરી હતી હવે સત્યભાઈ લખેરી આ તો બધું ડોકરે સારા રસ્તે ચઢાવવા માટે લખે આ ચાવી ચાવી ને લખે શ્યામ જ લખે ના લખે બધું સાચું હકીકત ના કે સીતારામ સીતારાવણ ની પુત્રી કેવી રીતે હતી કેવી રીતે નહી કેવી રીતે મંદોદ્રી કહ્યું રાવભ આવ છે મને કઈ શાંતિ રહેતી નથી એ તો જોશીઓને જ્યોતિષ્યો રાવણ ને સર્વનાશ કરવા માટે જન્મ છે એનો પૂરું બહુ નું વ્યાર છે એટલે એટલે રાજા એને કી કર્યું કે એને જ મારી નાખી શું પછી જન્મ થવાનો થયો પણ જન્મી મંદોદરી પ્રેમ આવે તે વિશે મારનારા હતા તમે કઈ મારતો નહિ એને એક પેટીમાં ગાડી અને દૂધ વ્યવસ્થા કરીને કચામાં મૂકી દો કે દરિયામાં એટલે પેટીમાં ગાડીના દરિયામાં અને કઈ વ્યવસ્થા સુંદર કરી અને તે દૂધ નું કઈ વ્યવસ્થા કરી ગઈ તે જગન્નાથપુરી આગળ નીકળી જગન્નાથપુરી આગળ અને ત્યાં ત્યાં છે એક ખેડૂત ગયો હતો મિથિરા નગરીનો એને આ દર્શન કરવા ગયેલો ખબર મળી અને ત્યાં દરિયા કિનારે ગયો ત્યારે ખબર મળી કે આપેલી પેટી છે એટલે લીઆયો પેટી એને છોકરું બકરું ન એટલે આ છોકરી એને ઉછેરી અને પોતાના ખેતરમાં જે હતું મકાન તેનું એક હતું તે ભાઈ નહીં એને ઉછેરી લોકો જાણે એટલા માટે લોકો જાણે રાજા લઈ જાય લોકો ને ખબર પડી મોટી કરતા કરતા એટલે મિથિલા પાલક પુત્રી તરીકે રાખી અને પછી મોટી મિથિલા રાજા ને લેવાનું કારણ શું આપડા લોકો શું કહ્યું કે જમીન નીકળી ગયા છે શું કે છે બધી કાંઈ કે જમીન બંધ નીકળી આપણા લોકો તો બધું ગોઠવી રે વોન જ વગર ના લોકો હે પોતાની બહુ જતી હોય ને તો હાલ થતો માસી જેવો પહેરે માસી માસી મૂકે આ તો ખાય પીએ એટલું બાકી રામ સારી માં ધરાય નથી આપડે તો એક મોટી ઉંમર છોકરો એક ભાઈ હતો ને ભવિષ્ય છોકરા તો બધાને થાય છોકરા કુતરાણ થાય છે આમ ના થાય કઈ ભોડવાળા ના થાય એવું લીધે નથી કૂતરા બલાડીઓ બધાના છોકરા થાય છે ભાન જોઈએ મનુષ્ય મનુષ્ય પણ આવું શોભે નહીં સુગંધી વાળું બે અગર અરગાવે તો આખો સુગંધી વાળો થાય ના થાય અરે હિન્દુસ્તર કેટલા માણસ સુગંધ બારે આવે છે સુગંધી આવે છે એ બાજુ નથી અમેરિકાના ઇન્ડિયન સુગંધી આવે સુગંધાબી સુગંધ લાગે છે વિશેષ પણ એમાં આ તો ઇન્ડિયન માણુસ કેવા તમે હિન્દુસ્તાન ના માણસ કેવા નહી આપણને નબળીઓ એક હિન્દુસ્તાન હજી મારે તૈયાર થશે તે દો એક જ નાખશે તૈયાર કરવાની જરૂર છે પણ શું થાય બંદૂક મોટો ટેટો હોય બંદૂકીય ટેટો તેમાં અવયનો માલ ભરેલો હોય શું થાય દારૂ અવય નો હોય તો કુટે દાદા આમનો પ્રશ્ન હતો કે મિથિલાનગરી ના રાજા એ કેમ લઈ લીધી પુત્રીને ખેડૂત પાસેથી બધા રાજા લઈ લેતા નિવારસીવારસી અત્યારે આપડા ખેતર માં કઈ ઊંચા ઊંચી ધાતુ નીકળી સરકાર લઈ લેવા છોકરા નથી લેતા छोकरा खेूत ने कहते मैंने पड़वी जी दुख थे पचार करे પોતાની નહીવડા ત્યાં આગળ ત્યાં વાંધી રાખી લંકા માં મંદોત્રી હમ એ તો એને ઉતરી હતી આ તો ઐતિહાસ ઇતિહાસ માં છે આ બધી વાત આ નથી સમજે ને વાત લોકો મહી આંદિ ગાલે સત્યમાં આ પુસ્તકો જે રખાયા છે હવે રસ્તે વારવા માટે છે શું ઈતિહાસ સમજાવવા માટે નહીં લખ્યો ઈતિહાસ તો ફેક્ટ વસ્તુ જ કે ઇતિહાસ કે એમાં એવું ના કે આમ કરી દે માત્ર અપહરણ કર્યું રાવણે આવું ના કર્યું રાવણ તો રાવણ તો મહાન આવે કૃષ્ણ ભગવાન ભગવાન થોડા વખત પછી કિર્શંકર ભગવાન થવાના છે અને રાવણ પણ તીર્થ થવાનું રાવણ કઈ જેવો તેવો માણસ નહિ પણ વસ્તુ સિદ્ધિ શું થયું અહી આગળ રામ રામ જીત્યા સ્વયં વર્ લાયા જાનકી ને એટલે આ ચેતલો ને નારદ નારદ નારદ નારદ્યોંકારદ લંકા માં ગયો અને ત્યાં જ એને કહ્યું આ સીતાજી તમે છોડી દીધી સીતા આપવું તું શહેર ના આયા આ રાવણ લઈ ગયો સીતા કેવી નારદે પડે આ ઝઘડો બધો નારદે કરાયેલા પડી રાવણ તો ચક્રવર્તી રાજા અર્ધચક રામ બાબુ વિદ્યાધર નહી સાયન્ટિસ્ટ નહીં આ સાયન્ટિસ્ટ માં કેવો હતો રાવણ શાસ્ત્ર વેચતા નવે ગ્રહો નિકટમાં રહેતા નવું ત્યારે પોતાના હાથી અને આખા શાસ્ત્ર નો દાદા શિરીષ ભાઈ નામને બહાર જવું છે તો તૈયારી કરો આપડે એનામાં ઉત્તેજન હોય જ્ઞાન નું જ્ઞાન નું છેલ્લામ સ્ટેશન છેલ્લી વાતો ચાલતી હોય ત્યારે પ્રશ્નો હોય કેવું હોય અને વસ્લા સ્ટેશન ઉપર પ્રવચનો હોય હોય પ્રવચન એટલે આ પ્રશ્નોતરી રૂપે કોઈ પ્રશ્નોતરી કોઈ વાત કંઈક પ્રશ્ન પૂછીએ ને ત્યાં મુજાઈ જાય મુખવા એક જ આપણે પૂછી રહી મગજ માં ડુખવા મળે નઈ જવાબ આપતો આપતો એટલે કૃષ્ણ ભગવાન જોડે ગીતા છે ને એ પ્રશ્નો રીતે એટલે ભગવાન કૃષ્ણ પૂર્ણ અવતાર કે છે એટલે જ ભગવાન કૃષ્ણ પૂર્ણ અવતાર કે છે પૂર્ણ અવતાર તો એવું છે કૃષ્ણનો પૂર્ણ અવતાર કહેવામાં બીજું કારણ છે પૂર્ણ અવતાર રામ પૂર્ણ અવતાર કેવાય કૃષ્ણ પૂર્ણ અવતાર ના કેવાય પણ કૃષ્ણને પૂર્ણ અવતાર કહેવાનું કારણ એક છે એ આધ્યાત્મિક કારણ છે કેવું છે કારણ કે આ કૃષ્ણ જે તારે હાજર હતા પ્રત્યક્ષ હતા તે વખતે લોકો રામને બસતા હતા ત્યારે લોકો એ કહ્યું રામ તો બાર વાળી છે અને આ પૂર્ણ છે તો અમને પ્રત્યક્ષ હોય ત્યારે ભજે કલ્યાણ થાય કે રીતે કહેલું છે સમજવા કૃષ્ણ બે અવતાર પછી ફૂલ ભગવાન ફૂલ ભગવાન રામચંદ્રજી નહી પણ રામચંદ્રજી કરતા બહુ મોટી એક રામચંદ્રજી મોક્ષ કે બહુ કીર્તિ ભેગી થઈ રહી પણ જબરજસ્ત કીર્તિ આખી દુનિયા માં છે તે વાત કરો છો આપ ના માનવ માત્રાબેન પૂછે છે કે કૃષ્ણ ભગવાન માનવ દેહે જન્મ નહીં લે માનવદેહે જન્મ નહીં લે હા એ માનવ છે ને તે અવતારમાં જ ભગવાન સાથે બળસ થશે એટલે કૃષ્ણ કૃષ્ણ ભગવાન થવાનો છે દેવકી ભગવાન થવાની છે અને બળદેવ એના એના કુટુંબ માંથી એ બ્લેક કુટુંબ કેવાય કેવું કામ કુટુંબ એક દસ લાખ ના અર્ધ આ ત્યારે માત્ર રામચંદ્ર રામચંદ્ર ભગવાન ને મોક્ષ મળી ગયો રામ પૂર્ણ થયા પણ જે ગયા એ કામ ના કરે આજે હાજર હોય તે કામ કરે ને तो था, सब गढ़रे खाली नो कोई बलिटकी तैयार परोक्ष ने बदे प्राणी भटेक भटेक प्रत्यक्ष ना माले तो हरी परोक्ष दारू पीवा जो रे આવડે રસ્તે જાય એટલા માટે પ્રધાન દિવસ પોતાના લોકો સર વાપર જ્ઞાન પછી પછી કોઈ પણ આ કે કરી શકીએ પુરુષ થાય નહીં તો પુરસ્થ શિવ થાય પુરુષ ને તો પ્રતિબે જુદી પડે ભિન્ન પડે ત્યાર પછી પુરસ્દ થયો નહીં કરો પુસાદ નહીં તો ભ્રાંતિ નો પુરસાદ તો ઉત્તર ઉત્તર વધતા જ કરે છે પણ એ તો ભ્રાંતિ નું બધું ખરો પુરસાદ મનમાં એમ થાય કે આવા દેસાદ અને આ તો પુરુષ થયા પછી પુરસ્તા એટલે સ્વતંત્ર થયું અધીન છે સ્વતંત્ર થયેલું એટલે ચાલુ તને ખબર પડે કે જયંતિ શું મજા આવી છે મુંજા તો મને બઉ ક્યાકી કરવા પડે ધીમે ધીમે જશે જતો રસ્તો એકદમ લોડું ટાળું કરવું હોય તો ખૂબ ખૂબ પંખો કરવો પડે કેવું કરવું પાણી છો લોક કડક કર્યું એમાં ઓક્સિજન કે પાણી માંથી અમુક બર છૂટો પડી જાય અમુક બધ અંદર રહી જાય પણ પવન પંખો બઉ ચલાવવો પડે એવો ઠપકો આવતો હતો નીચે નીચે ધંધારા માણસુ કે આ કોણ વડે છે આ વડ કોને ચાલે એવો ઠપકો આવ્યો બધા લોકો રડી પડ્યો તો પેલો પણ એક બાજુ રડે ખુબ રડે ક્રાંતિ તો એ પેલો છોડે નઈ પછી આવે નીચે તમે આવે ફરી કઈક નઈ હા અમારી આજ્ઞાથી આ કાર્ય કર્યું નહી કઈ તા છૂટું પડી ગયું છે એવું જ થતું નથી આવે તમારે જુદું પડી ગયું છે પણ આ શરીરમાં શુદ્ધાત્મા સહયોગ બેન છે બીજું કઈ બીજું ભૂતગળ નો સહયોગ છે ભૂતગળ નો પૂજગળ એટલે પૂરો પૂજગળ એટલે પુરાણ કલન સ્વભાવ કેવું પૂરણ કલમ હા નાખો નાખો પડશે આપડે ખોરાક થઈ જાય ને કેટલા પ્રકારનો સંદ્રાસ એટલું ગલન થતું નથી વાળ કલન થાય છે નખ કલન થાય છે કેટલી ચીજો બનતા બધું બધું કલન થાય નિરંતર બદલાયા કરે થોડે થોડે થોડે બ નવા પ્યા કઈ કરે એને જૂના નીકળ્યા કરે નવા પ્યા કઈ કરે જૂના નીકળ્યા નિરંતર કર્મચારી કરવા પંદર વીસ વર્ષ આ બદલાય ગયું ભાઈ રાતે આમ કર્યું હળવો રાખ્યા પછી કોઈ અંદર તપાસ રાખી ભાઈ બાયલ પડ્યું પીઠ પડ્યું કે બધું પાતેક રસોઈ પડ્યા તપાસ રાખી ટક ના પછી મેં કર્યું તમારે કેવી રીતે મેં અંદર થઈ ગયું જુદું સંદાસ જુદું પા લવઈ જુદું દૂધ જુદું બધું પડ્યું વિજ્ઞાન છે આટલું અત્યારે અત્યારે બહાર માં શું ગણાય નાવ કેતા પણ તારામ હોય તો નાવું હાલ જ ના ભાઈ જરૂર છે કે આ પુષ્કળ કંટાળેલો જ્ઞાની મળ્યા પછી આ ધીરેજ તાપ આવે શાંત થાય અનાજ રા જેવું છે એનું પૂન પુન ફળ આવે મીઠો મીઠા જ મળે જરા ગાળીઓ ગોળા દાન આપો તો એના જેવું એક નથી હાય હાય હાય ભાઈ દવા લેવા જઈએ ને એટલે શું પેલો બઉ મોહત તો હકી ના રહ્યા છું પેલી જગ્યાએ લઈ આવ્યો એટલે હવે જવાનું છે કાલે આપડે ગણિત દવાના પણ એ તો ચાલશે ગર્કો ભરાય ને ખૂબ ગર્કો ભરે અક્કલ હતો કુદરતી આસી થી વાત અક્કલ નથી કઈક ને છે અમુક ગુણો જતા રહ્યા એટલે આખું થઈ ગયું આખું જ્ઞાન થઈ ગયું સમજે જ્યોતિષ સ્વરૂપ પ્રકાશમાં પેલી પ્રકાશ ભરી ગયો આ અનલિમિટેડ હોય આ જ્યોતિષ સ્વરૂપ અનલિમિટેડ હોય પેલી બુદ્ધિ અનલિમિટેડ હોય બુદ્ધિ વાત તો બોલું નહીં બીજો કચકટ કર્યા કરે બુદ્ધિ વિસારવી પડે ઉભરાય એમ જેમ ચા ઉભરાય દૂધ ઉભરાય નહીં ઉભરાય આપડે નીચેથી લાકડો કાઢી લેવા પડે તો દૂધ ઉભરી જાય ભાવ નીચે શું કરવું પડે લાકડા લેવા પડે ભાઈ બુધિ ના હોય તો તમારી વાત કેવી રીતે સમજાય ના એવું મારું ક્યાં નથી આ જતી રે તાર કામ થશે એવું કહેવા માં હા છે એ તો એ તો હોય જ એ ના હોય એ થાય ને એ કાઢે તો ના થાય પણ ધર્મ થયું જોઈએ જ્યોથી જ્ઞાન નો પ્રકાશ થયો નથી તો બુદ્ધિ દર્મ જોઈએ ને જોર જોઈએ એ તો એ નથી બુદ્ધિ